બિલકુલ પાણી ક્લિયર દેખાય એને સમિત કે તમારો આખો દાડો એમને એક કલાક થાય તો બઉ થઈ ને આ બધા બહાર જે સાધુ આ છે કલાક થાય ને તો એ જાણે કે આજે આ ડોળો બંધ થઈ ગયો તમારો આવું બનેલું નથી આ બન્યું છે પેલી વખત ફર્સ્ટ ટાઈમ બન્યું છે આ ઇતિહાસ ના પાડે છે દાદા કિંમત બધી ઘણી છે એની એની કિંમત છે દાદા ના એ હું ના નથી કેતો આની કિંમત તો એ જે આપડે ગણાય છે ને તે મુકાય એવી નથી કિંમત પછી આ કરતા ભાવ કશું દાડો કરે ભાન થવું જોઈએ ભાન કરતા પદ નું ભાન જાય નઈ ને આ કરતા પદ નું ભાન ઉત્પન્ન થાય નહીં થાય ભાન થવું જોઈએ એટલે વ્યવહાર લક્ષ્મી વ્યવહાર ની જનગાળી નથી એ જ્ઞાન છે શું છે એવું એ જ્ઞાન છે શબ્દ ના અંત પછી નું જ્ઞાન છે કેવું શબ્દ અંત હા એટલે પછી પોચી શકે આ બધું સંકેત થાય પેલું સંકેત થાય પણ એ શબ્દ સંકેત કેવું शब्द संकेत तो एम केूतगल छे तो जड़ है एक, एक करता केव सके ज्यादी एन चेतन आए नहीं त्या सुधी करता बनी सके नहीं ચેતન ચાલુ જાય તો પછી જડ થઈ ગયું પછી કરતા પણ દેખાયું નઈ ને એમ કઈ કરતા પણ થયા જ કરે મેં હાથમાં જતો થયા કર્યા કરે બરોબર છે એ બધું કરતા પણ નિરંતર ક્રિયા થયા જ કરે એકના બધે બે દિવા દેખાય તો દેખાય છે ના દબાઈ ગઈ ને એટલે આ સ્થિતિ લીધે એક દીવા છે છતાં બે દેખાય બે કહેવાનું ખોટું કેવાય આપડા આપડે ચા પીતા પીતા રીતે બે રકાવીઓ દેખાય ઘણા આપ્યા આ બે રકબીઓ જુદી દેખાય આ વીટી આપડે બે દેખાય